મારે પડે છે કોઈ માલિક થઈને છે એવું છે આ જગત તમારું પ્રિય કોઈ નથી તમારું પ્રિય તમારા બ્લન્ડર અને મિસ્ટેક બીજું કોઈ ઉપરી ભગવાન તો તમારું સ્વરૂપ પ્રસ્તુત છે સમજાય છે ને ભગવાન ઉપર નથી પણ તમારું સ્વરૂપ કઈ થોડું ઘણું થોડું ઘણું સમાધાન થાય રીતે કરાવી તમારે ચલો ધ્યા શું ચલો છોકરા એવું કેવાય છે કે નાનું બાના દુર્પયોગ નથી લોકો દુર્ પણ શંકા સાધન છે વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે જેમ સૂર્ય દરિયો બે ભેગા થાય એટલે લગાવેલ એ બધું ઉત્પન્ન થાય છે જે રીતે એટલે આત્મા અને અનાત્મા જળ અને ચેતન બે દેબુ ભેગા થવાથી નજીક આવવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે પોતાના છોડતા નથી પોતાના જે આત્માના ગુણધર્મ એને પોતાને છોડતો નથી કયા ઉત્પન્ન થાય છે કારણ કે ક્રોધ માન માયા લોભ ક્રોધ માન માયા લોભ અને માન માંથી અહંકાર છે અને લોગમાંથી મમતા થઈ અને માયા અને રક્ષણ કરનારા મમતાનું માન અહંકાર એટલે આ ચાર ગુણો વિશેષ ગુણોત્પન્ન થયા છે એને શાસ્ત્ર કારણે વ્યતિરેક ગુણ છે એટલે નથી ચેતનનો નથી જળના ગુણો તબળમાં આવેલું એકાગ્રો <coughs> એકાગ્રતા આપણે ધ્યાન કહે છે એકાગ્રતા પરિણામ કોઈ વસ્તુ એકાગ્ર ના થાય તો ધ્યાન ઉત્પન્ન જ ના થાય સમજાય તમે શું વસ્તુ નું ધ્યાન કરો છો મન સ્થિત કરવાનું મન સ્થિર કરવાનો ઉપાય એ તો મન સ્થિત કરવા મન કંટાળ છે ને મન શાંત થઈ જાય શું એની જરૂર ને બહુ જરૂર છે એનું મદદ તો સર એવું ના નથી કેતો બીજા બધા ધ્યાન કેટલાક પ્રકારના એવા કરે છે લોકો કે જેને માદકતા કહેવાય માદકતા એટલે ના કરે તો બીજા તેમ ના પડે એટલે આ નવા નવા જાતમાં ધ્યાન કરાવે છે ધ્યાન ખરેખર ધ્યાન હોતું નથી એકાગ્રતા જ હોય ધ્યાન ઉત્પન્ન ઉત્પન્ન થનારી વસ્તુ છે પરિણામ વસ્તુ છે જેમ રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય છે આપણે ન કરવું હોય તો એ થાય છે આર્ત ધ્યાન આપણે ન કરવું હોય તો થાય છે ધર્મ ધ્યાન આપણે ન કરવું હોય તો થાય અને શુક્લ ધ્યાન આપણે ન કરવું હોય તો થાય ધ્યાન સહજ પરિણામ સહજ પરિણામ છે એટલે ધ્યાન ના જોઈ કળાય છે બરોબર બીજી પછી આવો આવતા કરે જીવને એ જ્ઞાન આજ ભાવન એકાગ્રતા કરે તો એનું એકાગ્રતા કરે એનું ધ્યાન એને આઠ ભાવ માં પ્રગટ થાય તમે કોઈ પણ વસ્તુ પર એકાગ્ર થાવી ની મૂર્તિ પર તમે ત્યાં આગળ એટલે ધ્યાન ઉત્પન્ન થાય જો એકાગ્ર સંપૂર્ણ થયા તો ધ્યાન ઉત્પન્ન થાય તો આનંદ ઉઠજે અને એકાગ્ર ના થયા સમજ તો આનંદ ના ઉપજે ધ્યાન હા બો બધા સરસ તરત તમને જેટલી વખત એકાગ્ર થયા તો અત્યારે પરિણામ હોય જ સમજ ને એકાગ્ર ના થયા એટલે પરિણામ ઉડે દાદા તમે આ જે જ્ઞાન આપો છો એ જ્ઞાન ઘણા બધા પુસ્તકોના વાંચન પછી એમાંથી તારી ફળ છે કે પછી લોજીકલી આપો છો કે પછી આત્મસૃષ્ટિ આપો છો એ આપ ઘણા બધા પુસ્તકો વાંચને તાળા રૂપે છે કે પછી લોજિકલી આપો છો કે આત્મજ્ઞાનથી આપો છો વાંચવાથી કશું બને નહીં વાંચ્યું આખું જગત છે મેં તો કશું વાંચ્યું નથી આખું જગત છે એ લાયબ્રેરી આખી લાયબ્રેરી વાંચી ગયું સગડી ને કશું હોય ને વાત વાત પુસ્તકનું જ્ઞાન છે સાધ્ય વસ્તુ નથી અનુભૂતિ થાય તો જ્ઞાન પરફેક્ટ આવે સાયન્સ થાય તો જ્ઞાન પરફેક્ટ આવે અનુભૂતિ એ જ્ઞાન છે કેવી રીતે આવે પૂછ્યું અનુભૂતિ થઈ શકે છે તો પછી ત્યાં અનુભૂતિ થાય પણ જો અનુભૂતિ કોલેજ જ નથી ત્યાં કેવી થાય તો એ સ્ટેજ ઉપર કેવી રીતે પહોંચે ચઢો અને બીજો લિફ્ટ માર્ક પણ એની અંદર તો પછી એક વાર તમે એમ કીધું કે કોઝ હોય એજ પ્રમાણે એને મળવાનું છે તો પછી લિફ્ટ નો પ્રશ્ન ક્યાં આવશે તો પછી લિફ્ટ નો પ્રશ્ન ક્યાં આવે ક્વા પ્રમાણે બગવાનું છે પણ ક્વા એવા લિફ્ટનો અકાજે એ મળી આવે આપણે જેનો ક્વા કર્યો એ મળી આવે સંજોગ ભેગા થાય એટલે ક્વા પ્રમાણે મુખ્ય વસ્તુ કોઈ અને તે પ્રમાણે કાર્ય થાય એ પ્રમાણે બધું મળી આવે સંજોગો એટલે આવા ક્વા કર્યો હોય તો લિફ્ટ મળી આવે આથી હોય વર્ષ પહેલા લીફ્ટો નથી અને અત્યારે ડિફરન્સ છે રહીશો બહુ છે કોઈ રસ્તો સાચો નથી દેખાતો પાઠ કરતી નથી બોલેબોલ કરો કશે ક્રિકેટ એટલે આપડે આત્મા માં રેવું ના ચોપડી રાખીને દેવું ડ્રામા ડ્રામા કરવો અને મંદિર માં જવું આત્મા મૂર્તિ માં એટલે એમના મનમાં એવું ના થાય ડખો ના મને પૂછવું આવું છે ડખો થાય એવું જગ્યા મને પૂછવું પૂછવું આપી દે ડખો કરી શું કામ થાય કેટલા અવકાશ જોડે રહેવું આ બધું એક નહી પણ હા ચલો હે પ્રશ્ન રામા તરીકે કરવાનો રામા તરીકે કરવાનો ધ્યાન પછી મૂર્તિમાં સેવા માં મને ઇન્ટરેસ પડતો નથી એટલે કલતા જે કરવા ભલા એવું લાગે છે કે નસ્તીક થઈ ગયો તો મારે શું કરું કે મને આદ્ય શક્તિના દર્શન માટે આકાંક્ષા છે તે માટે આપ શ્રી રસ્તો બતાવી શકશો આદ્ય શક્તિ માતાજીના દર્શનની ઈચ્છા છે રસ્તો દેખાડીશું ભૂલ છે તમે કહો તો ખબર પડે ને વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ પામી ગયા છે વિષ્ણુભાઈ નું રોડ સર કરવાનું કાય નહી તમારા એના કરતા હું તમને કરી આપું હું તમે કરી આપણ કે કૃષ્ણ ભગવાને કહ્યું છે જ્ઞાની પુરુષ પાપનો ગોટો નાશ કરી શકે એટલે તો પ્રગટ થાય સમજ તમારે પાપ નાશ કરી શકાય છે એટલે તમે આ બધા દાદા તમને તેમ છતાં પ્રશ્ન પૂછો છે એકાગ્રત્ર <laughs> શક્તિ તમારી જતી રહી નથી એકાગ્રતા શું કેમ બેંક માં તમે ગયા હોય પાંચ હજાર રૂપિયા આપ્યા અગિયાર ગયા નોટો આપે નથી રેતી ના પણ સંખ્યા ગણા માં વાર લાગે છે ઘંટી વખતે તમારો તકો ભાઈ આવ્યો હોય ને સુ નહી તમે તમારું એકા ગયા સુધી જાય પૂરી રહે આમાં કેમ નથી રહેતી એકાગરતા શક્તિ છે પણ આમાં ઇન્ટરેસ્ટ નથી ભગવાન પર ઇન્ટરેસ્ટ નથી અને આમાં ઇન્ટરેસ્ટ વધારે છે ભગવાન પર ઇન્ટરેસ્ટ વધારે છે ઇન્ટરેસ્ટ વધારે છે આ તો પહેલામાં ઇન્ટરેસ્ટ છે તેને સોના સોનાની આપણે જણસો હોય અરે સારી સારી પેટી વગેટલી છે તે તમને એકાગ્ર વધારે તું કરવા સારું કરું બધા એવો જ આપણ હવે ધ્યાન ધ્યાન કરો તો એકાગ્રતા કરો તમે એકાગ્રતા કરવાથી જોર ચોખ્ખું તો ધ્યાન ઉત્પન્ન થાય શું થાય એકાગ્રતા કરવા માતાજીનું ધ્યાન કરાવ તમે માતાજી દેય અને ધ્યાતાને દેય જેવું થાય એકાગ્ર થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય અને વ્યગ્રતા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય એનું એ સૂચના આવે છે એટલે ધ્યાન પરિણામ છે આપણા લોકો ધ્યાન કર્યું થાય જ ધ્યાન ધ્યાન તો પરિણામ છે રિઝલ્ટ એ પોતાની થોડી ઘેર આવે એકાગ્રતા થઈ ત્યાં શું થયેલા આનંદ થાય નાકમ શું આવે તો બંને કર્યો બંને માટે એના માટે થાય માં નક્કી કરવાનું પહેરું આપણે નક્કી કરવા તમે નક્કી કરો જે વધારે લાયક હોય ભાગીદારી ખાતું છે સાથે આપવું હોય કંપનીમાં ભાગીદારી ખાતું છે સાથે આપવું હોય કંપનીમાં તો કંપની છે તમારા પાકું પડે બંને સુધી આવતી રહી છે મંગળવારે આવવાના જે પછી અમે રોજ આવી મંદિર છે બઉ મોટી વસ્તુ મંગળવાર શું તબિયત પગડે કરે so, કરીએ <laughs> નામ કોઈ પ્રગટ થાય ચિંતા માણસ બનાવું મારે તારીપન તમારી બોલ ઉગવાન જે જે કે અત્યારે હું આર્થિક ભયંકર દ્વિચમાં છું 72000 ની ઉઘરાણી મારી બાકી રહી છે તો કે એમાં શું એમાં શું કે કે મોકળો તું સારુું સંતાડું સંતાડું દુખનો દાર મોકળો દુખાર મોકળો એને આ કે ના છે દીકરા ના જમી દે તો જરાય ને ધ્યાન ની જરૂર નથી વેગ્રતા થાય તેને માદકતા રોગ થાય રોગ થયો એકાગ્રતા ની દવા જોતાના રોગ એકાગ્રતા ની દવા છો પડે પણ જગડતા રોગ જ ના થયો આ લોકો કેસ નથી આ ભારે રોગ એવો હોય ને જરૂર નહી છે બધા શું છે અને તે તમે એના પ્રયત્નમાં હોય એનું દુઃખને બટાડવાના તો એ તમારા ધ્યાનમાં હોય કે ના હોય એ જ ધ્યાન મોટું એ જ ધ્યાન મોટા મોટું ધ્યાન સહજ થાય એમના સરસ ધ્યાન કોઈ પેશન્ટ હોય અને એને કહ્યું હોય કે આપણે તને આરામ કરાવીશું તરફ વેસ હા એ આપણા ધ્યાનમાં રહે ને એ જ ધ્યાન ધ્યાનમાં રહે એ ધ્યાન સામારે ગાળો આપી છે એવું ધ્યાનમાં રહેતું હોય તો એ ધ્યાને જ દીધા દુનિયામાં બધા માણસો ગમતા છે કે થોડાક જ ગમતા છે થોડા નથી ગમતા એવું બધા ગમે પછી કઈ એવું લાગે કોઈ એવું કરતો હોય તો એવું લાગે ને પોતાને વ્યક્તિગત કે જે ખોટા કામ કરે તરફ તમારો અભાવ છે એ આ તો ધ્યાન કેવાય અને કામ તરફ સંસ્થા છે તે ધ્યાન કહેવાય આપણને જજમેન્ટ આપવાનો અધિકાર નથી તમને અભાવ વધવાય છે અને અર્થ ધ્યાન નુકસાનકારક છે કોઈ એના પર વધારે ભાવ ઉત્પન્ન થાય કોઈ આમ બહુ સરસ આમ લોકોને કરતા હોય તો એના વધારે ભાવ થાય તે યાદ છે ત્યાં નોર્મલિટીવર રહેવાનું બિલો નોર્મલિટી ફીવર એ બધું નોર્મલિટી ફીવર નાઇન્ટી એઇટ ઇસી નોર્મલ નાઇન્ટી સેવન ઇસી બિલો નોર્મલ ફીવર નાઇન્ટી નાઇન ઇસી નોર્મલ તો એટલે આપણે ફીવર નાખી ખરાબ કરનારા હોય એન્કરેજ કરવું પેલા અધિકાર નથી કૃષ્ણ ભગવાન નહીં કહ્યું કેગવાન સમજાવવા તો ગયા હતા ને સમજાવવા કેવું કહ્યું છે કે તું ખરાબ કેવું નઈ એની દુરા ની મદદ ને કોઈ કહેતા અરે આની મદદ એટલે તમે હા જે કરો છો ને નાકડો ના પરિવાર ના ધ્યાન સહજ હોય હંમેશા સરસ તમે અહીંયા આવવાનું હતું એ અવાજમાં ઉઠાતા ધ્યાનમાં નું તું ધ્યાન ધ્યાન માં હોય એ બધું ધ્યાન કોવું છે ભગવાન ને ભગવાન ની પૂજા કરવી ને ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય તેના કરતા વધારે ઉત્તમ થાય ધર્મ ધ્યાન પેલું તો જેને જરૂર નથી એની સેવા કરીએ છીએ ભગવાન ની સેવા માં તો ભગવાન મારી સેવા કર્યા કરતો મારું કહેલું પાય ને કે છે મોટા મોટી સેવા જે કહ્યું શું કાપો એ તું પાર કે છે મોટા મોટી સેવા આપી પછી વલસાડ વલસાડ છે ઊંચું ધ્યાન તો રહ્યું ને આત્મધ્યાન એની એમને જરૂર તો કરી ને આત્મત્યા ની જરૂર નથી આ રોડ લાવ્યા દીધી અને સાંતાક્રુજ વાળા દીખી અંધા દીધી અને મધ્ય અમેરિકા વાયુ ઇંગ્લેન્ડ વાળા દીધું તમા ઘોળ હોય તે ઠેરો કેતી બરાબર છે. આ એક છે. કોણ બક કોની દેસથી વાત કરતો છે? દીપી દે કે ઓલી લાઇટ દે. આ andar sova tha to go bad lagan Allah ne mil gaya. એ જતના એક લોકી કા અધ્યાર્થી અને એક વાસ્તવિક અધ્યાર્થી એક લૌકિક અધ્યાત્મ છે આખા જગત માં લૌકિક છે માને અધ્યાત્મ લૌકિક છે સાચુંધ્યાત્મ વાસ્તિકતા વાસ્તવિક અધ્યાયકો ગળવે તો નિરોડ આવે એના એના તો સોલ્યુશન આવે સોલ્યુશન આવે સોલ્યુશન ના નબળે જાયની એ તરફ વળવું હોય નબળે જાયની તો કે એના માર્ગો હશે કે કોઈ એ તરફ વળવું હોય આ તો જે વાસ્તવિકની વાત કરી એ તરફ વળવું હોય તો એનો કોઈ માર્ગ હશે કે નહીં હા માર્ગ હતો વાસ્તવિકતાનો માર્ગ પોતાનોથી કોક તમને કહે છે એ પોતાનોથી પોતાનો જ તમને કહે છે તો ત્યાં આગળ આપણું કામ થઈ જાય વાસ્તિકતા મારું હોય મહેનત વાસ્તવિકતા નો માર નીકળ્યો છે ચાલે આપડે જ્યાં જઈએ ત્યાં જઈએ ત્યાં ભેગા થાય આનંદ રહે સંતોષ જાણેલું હોય મને વાત કરો હું તમને કહું કે ૌકિક છે અને રોગ ઊંચા વધે છે નાનપણ થઈ જાય છે પાંચ અત્યારે અત્યારે ભરત ક્ષેત્ર માં બિરાજમાન નથી તો પછી બધા ને બરાબર પાંચ પ્રયત્ન તો ચાલુ જ આપડે અધ્યાત્મ આ લૌકિક ભાષા નું છે શું એટલે આત્માને સન્મુખ થવું એમ અધ્યાત્મ આ તો આત્મા નિગુખાય છે આત્મા એટલે સન્મુખ થયા વગર આપણે અધ્યાત્મ હોય તો આ લૌકિક પરિવાર છે હા મઈ શાંતિ રહે નહીં તો ચિંતા થયેલી ચિંતા થયેલી ચિંતા બરોબર પેલી જ એમને વાત કર્યું નથી ખબર છે કારણ ચિંતા કરનાર કોણ કરે અહંકારી માણસ કરે હું કરી શકું એમ છું જેને અહંકાર નથી ચિંતા કેમ કરે તમે સમજાવ્યું બરાબર આ બધું કર્ ના તમારું કરી રહ્યા છે ધીમંતરાય નો કર ના ઉદય આવે કે ભરત શું એટલે મેં આ પુસ્તક માં લખ્યું છે જગતના જે માત્ર બધા ભમાય રહ્યા છે ભગવાન નથી ભમાવતા કર્ણા ઉદય ભલે અમારા દુબા સંકલ્પ છે હા નાટક નાટક ના બાપ દીકરો છે ભેગા થાય ભગવાન છે ને મારે અધિકારી છે એનું અધિકારી થવું જોઈએ ને અમુક સાધના પછી અમુક સાધના પછી એ થઈ શકે ને અમુક અધિકારી પણ આવ્યું હોય ત્યાર પછી જે વાંચાય એમાંથી કઈ ગ્રહણ થાય છે કે આગમો નું છે એના માટે ખુલા શકે હોય તેમ ના ભણેલો હોય તો નોકરી મળે ખરી અધિકારી થવું કે નહીં અધિકારી થવું કે નહીં પણ ના અધિકારી અધિકારી કોઈ થયો અધિકારી લખી ગયા વેદ તો બધા મહર્ષિઓ લખી ગયા નહી વેદ તો બળા મહર્ષ્યો લખ્યા છે આપણા જે તો ના લખે ને અમારા દેવા ઉજે વેદ છે ઉખિષદો છે આ બધા તો મોટા મોટા મહર્ષ્યો લખી ગયા ને આપણા જે સામાન્ય તો નહી ના એમાં પણ તે નહી કર્યું ગાણાને પણ તે નહી કર્યું ગાણાને તો વેદ શું કહે છે કે આ વેદ રહી ને તો વેદ બોલે કે ધીસ ઇસ નોટ ધેટ ના એટલે વેદની મેલી ગાણાને નથી બારજી રીતે પામે પછી બહારજીવ જ્ઞાન કેવી રીતે પામે જ્ઞાન જ્ઞાની પાસેથી પામે જ્ઞાન જ્ઞાની પાસેથી જ્ઞાન કોને કેવાય બુદ્ધિ બિલકુલ ના હોય ગુજરાત માટે ના હોય છે ત્યારબાદ બધું માયા નું ચક્કર છે બીજું કઈ નથી